દાદા ભગવાન બોલી શકે નહિ ને આ બોલે પણ દાદા ભગવાન ના બોલે કોણ બોલે છે તમને સમજ પારું આ ઓરિજિનલ સાહેબ બોલે છે સમજાય છે અને આ લોકો કે છે ને એવું જગત અમારું છે નહિ આ છે બધા સંતો કે છે ને આ બધા ભગવાન કે છે જગત આવું છે ભગવાને બનાવ્યું આ દુનિયા કોને બનાવી છું આગવાન આપણે ભગવાને બનાવીએ આપડે તો ભગવાને બનાવીએ એવું કહીએ છીએ હા એવું કોઈ છે એનો એન્ડ આવે એવું તને સમજાય જેની શરૂઆત થાય તેનો એન્ડ આવે ના આ જગત તો આપણા આપડે તો આ બધાને શું છે ત્યાં અનાદી અનંત શું છે કરી શકજો સાંભળેલું ત્યાં અનાદિનંતુ અનાદિ અનંતિંગ છે બનાવનાર જરૂર જ નથી આ તો શા માટે ભગવાન મને સાયન્ટિસ્ટ પૂછ્યું કે મારે ક્રાઇસ્ટ કેમ કહ્યું ક્રાઇસ્ટ કહ્યું ની God is is is correct by by Christian's view point, not by fact. E view point, point-thi not fact. varovar-che, Vāstik-ma-thi, world the puzzle, puzzle-thailu-sha. itself An-n-roj puzzle-a-jo-bao-thaya-kare, s-u-thai. અને રોજ પધલ થયા કરે શું થાય તને ખબર પડે ઈટ સેલ્ફ પદલ થયેલું છે કોઈ thi થયો વૈજ્ઞાનિક રીતે ઉપર પછી વાતાવરણ મળ્યું તૂટી પડે વાતાવરણ ના મળ્યું તૂટી પડે એટલે ભગવાન આવું આવું નથી વાસ્તિકતા માં ખરેખર સાચું નથી બાકી આ જો બહાર આપડે કહીએ ની ક્રિએટર નથી ભગવાન તો શું થાય ને ભગવાન તો ગોડ ઈને ક્રિયે અંદર બેઠા છે તમને દેખાય છે બધા તમને દેખાય છે તને દેખાય છે તને એવું દેખાય છે શું તને શીજ દેખાય તું ત્યાં જોયા મોતી જોયા દેખાડું આપું તું જે માગું આપું પૂછે છે કે આ પૃથ્વી સિવાય બીજી કોઈ પૃથ્વી ઉપર બીજી કોઈ પ્લાનેટ ઉપર સૃષ્ટિ છે આ પૃથ્વી સિવાય બીજી કોઈ પૃથ્વી ઉપર जीव सृष्टि खेती आंदर भागे बीजी पृथ्वी पर संपूर्ण भगवान ऐसी बिराट मान से પછી એનું નિર્વાણ આમ પૂર્ણતા પૂર્ણ દશા છે એનું નિર્વાણ જેવું આ ચી સુ ગતિમાં સમજ ને આ બધા હું તૈયાર કરું છું અહિયાં જેમ કળ્યું છે એવો ત્યાં આગળ કેવો ચાલે છે ત્યાં જુદો કા છે આગળ પચીસો પેલા થી હતી સ્થિતિ પણ ઓછા હતા કેવા હતા અત્યારે આ વધી ગયા અત્યારે વોટિંગ કોનું વધે પાર્લામેન્ટમાં વોટિંગ કોનું વધે મનુષ્ય અહિયાં અહિયાં એનો એન્ડ આવે ને પાછા આપડે પર જ આવતા હોય એવું બધા કે છે પણ ઇઝ પોસિબલ કે આપડે ત્યાં એ લોકો ના માં બી જન્મ લઈ શકીએ બેન એવું પૂછે છે આપણે મૃત્યુ પામીએ પછી આ પૃથ્વી પર જન્મ થાય પણ લાયકાત જાનવર માં જાય દેવ ની લાયકાત ધરાવતો હોય દેવ માં જાય ફરી લાયકાત ધરાવતો હોય તો મનુષ્ય માં આવે અને રાક્ષસ લાયકાત ધરાવતો હોય નરગતિ માં જાય અને ત્યાં બીજી બીજી જગ્યા ભગવાન છે એ લાયકાત પુનર્જન્મ હશે ખરા ત્યાં પણ પુનર્જન્મ જગ્યા જ નહીં પુનર્જન્મિંગ ડેવલઅપિંગ અનંતવતા ડેવલપ થતો થતો થતો થતો થતો सात वक्त मनुष्य तरीके तो के? के जन्म तो करोड़ वक्त मनुष्य मनुष्य तरीके मनुष्य तरीके सात सात गप्पा बदा गप्पा काढ़ी ना, का ना अलंतवतार आया मनुष्य पर लाभ उठाय મનુષ્ય હવે જોયું ચોર લાગુ છે અને અહીં અહીં છે પણ અહીમાં તો ભેર શું છે પડતું પડતા છે અરે અહી આગળ છોડી ઉઠાઈ જઈશ એ તો આપડે સમજી લે ઉઠાઈ જવાનો સારો એ લોકો કઈ ભાષા બોલે છે એ લોકો કઈ ભાષા બોલે છે ત્યાં બહુ આનંદ ભાષા છે એક ભાષા નથી એ બધી બહુ જાત ની ભાષા આવી સંસ્કૃત આ બધી બધી ભાષાઓ છે દેહ પણ આવો છે રાજા છે પ્રધાન છે બધું એવું છે સમજે શું થઈ ગયો કે આપણા મનમાં જે હોય में बोलता और है त्याल जीवन आयुष्य आ तो पे नगवान रह પહેલા ના પહેલા આયુષ બહુ મોટો હતો આ તો ઘણા આપડા રામચંદ્રામચંદ્ર ચૌદ હજાર વર્ષ નું આયુષ હતું રાવણ નું પંદર હજાર નું હતું લક્ષ્મણ નું પંદર હજાર નું હતું ને કૃષ્ણ ભગવાન નું આયુષ એક હજાર વર્ષ નું કૃષ્ણ ભગવાન આટલું આયુષ્યુ છે અને હજુ આડત્રીસ હજાર વર્ષ પછી આયુષ વીસ વર્ષ નું થશે વીસ તે દસ વર્ષે દાદો થઈને ફરતો હોય શું આમ કંટ્રાવી જઉં છું કાયદો પેલા બેન પૂછે છે કે પેલો બીજો પ્લાનેટ છે આ ક્ષેત્ર ને શાસ્ત્રીય ભાષામાં ભરત ક્ષેત્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આપડી દુનિયા ક્ષેત્ર કહેવામાં આવે છે આવી આપડા જેવી પાંચ છે દુનિયા આપડા જેવી એટલે રંગઢંગ બધું આપડા જેવું હા ચોરીઓ અને બીજી ભગવાન વિચારે છે એટલે ત્યાં આગળ બધો ફેરફાર છે એટલે એનું નામ શું કે એનું નામ મહાવિદે ક્ષેત્ર મહાવિદે ક્ષેત્ર સમજ ને આમાં લખેલું ક્ષેત્ર લખેલું છે અને પેલું ચોપડી અને કર્મો નો ગોઠવો હોય નાશ કરી નાખે બીજી ચિંતા હોય એટલે ભાવનગર નું છે માટે આખો દાડો પધલ ઉભા થયા જ કરે તાર થાય ને તું જો થાય છે પધલ ઉભું થાય ને પડ્યા બધા હવે એ પધલ છે માટે છે તો પછી भगवान ज्ञापी पुरुष होने कोई जगह ना रू क्या आजल सोल्व कर आपने तो आजल सोल्व थे तो तेरी पद उठ नहीं અને આ પઝલ સોલ્વ ના થાય તો ખબર ના પડે ફેડ મળે કે ના મળે કે રીત તો ને ફેર ના મળે પણ આપણા તરફ અભાવ તો થઈ જાય ને થઈ જાય કે ના થઈ જાય ભગવાન તો ના કહેવાય ભગવાન દેહ નો માલિક નથી તો એ ભગવાન હું ના ખુ છું બધા લોકો ભલે કે ના તમે ભગવાન આપણે કઈ ભગવાન એક જ છે આપડે એવું કહીએ કે ભગવાન એક જ છે તો આટલા બધા ના ફાવે એને એને મોઢોર ફાવતો હશે ભગવાન ખરી ભગવાન શું છે ભગવાન તારી મય બેઠા છે અને જીવ અંદર બેઠા છે એ ભગવાન કેમ જુદા જુદા છે બધી લગડી કેવાય અને આપડે ઢગડો કરીએ તો ના કેવાય એવી રીતે આ બધા થાય ત્યારે ભગવાન એક જ ભગવાન કેવાય ભાઈ રિયલ વ્યુ પોઈન્ટ એક જ રિયલ જુદા જુદા છે બધા તને સમજાયું તારી કયા કામ નામને સારી બોલી હોય એટલે એ દુખી ના હોય એ દુખી હોય હોય તો છુટકારો જોઈ બીજું કઈ નથી કર્મ બંધ કરવા હોય કર્મ બંધા તો અટકે એવું કરવું હોય તને જો સરસ થયું આ લોકો ચો ઝે માગડતા જોજે આ શું ફેરફાર કરી નાખ્યો એ શું જોજે ઝડતો હતો અત્યારે દેવ ખુશ ના ઝઘડા નું કોક ઝઘડતું હોય નઈ રવાજો ના તારા શું કરાવ સુખ્યો દુઃખ દે આ બધા દુખિયા જ દે છે બધા કશું ગમ્યું બસ જાય છે ભાઈ છે હા કઈ વાતચીત કરી નથી બરોબર આવો આવો એક મિનિટ કરવી નથી કાલે છે ને પરમ દિવસ બે દિવસ છે આપડે રહીશ કયા ગામના દબાણ નડિયાદની બાજુમાં દબાણ નડિયાદની બાજુમાં હા દબાણ પટેલ જી જૈન ધર્મ માં જન્મીશું પણ એ બાજુ કશું જાણવાનો કોઈ દિવસ મેં પ્રયત્ન નથી કર્યો ના કર્યો બીજો બે ને બધા મારે કાઢવા ના પડે બીજે જ્ઞાન કાઢી દીધું હોય કાઢવું પડે ના કાઢવું પડે ખોટું ઓપરેશન કર્યું હોય તે પાછું કાઢી નાખવું પડે નથી કહ્યું છે ફાદર મદદ થયા નથી બધા વેરા લઈને નિકાલ જ કરી તારા બહાર એ નિકાલ કરી શાંતિ માં રહે આપણો જીવન છે તો એ સેવામાં વાપરવું જોઈએ કેમ કે મારો પોતાનો સ્વાર્થ તો મને જોઈએ એટલો મળી રહે સેવામાં જીવન વાપરવા માટે કેવી રીતે આ જીવન છે આ જીવન છે એ કે છે સેવામાં વાપરવા માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ પોતાનું સ્વાર્થ નું તો કરે જ છે એવું છે આ જીવન આપણને ક્યાં માટે મળેલું છે બીજાને સુખ આપો તો તમારું હિત છે અને તમે બીજાને દુઃખ આપો તો તમારું હિત કરી રહ્યા છો શું થયું સમજાય છે વાત માટે બીજાને સુખ આપો કોઈ પણ રસ્તે પૈસા નહીં તો સમજણ પાડી ને ના ધક્કો વાય જો નહી એ વાય માં આપડે છેલ્લે બોલીએ તું વાય શું કે આપડે જાણીએ કે આ દેશ રિવાજ કેવો છે એટલે આપણે અબધી જેવી રીવાજ એટલે આપણે કે તું રાજા છે એટલે રાજા કે ના કે આપણું છે માટે તમારો સ્વાર્થ તો તમે જે કહી રહ્યા છો નઈ એ જવા દો પણ ખરો સ્વાર્થ ક્યારે કહેવાય કે તમે બીજાના સુખને માટે કર્યા કરો છો શું કઈ પૈસા આપવાથી સુખ એવું એટલું નથી હોતું પૈસા આપણી પાસે હોય તો આપીએ ના હોય ના આપીએ પણ બીજી રીતે આપણે એને હેલ્પ કરીએ ને બઉ ડગી ગયો હોય તો સમજણ પાડી પોતાનો શ્વાસ કરવા જતા પોતાનું સુખ રહેતું નથી ને હવાનું સુખ લઈ લે છે પોતાનું દુખવાય છે व्यवहारिक जरूरिया लेकिन स्वास्थ्य अपने बीजाने का એ સાથ કેવાય કોક વાક્ય ઓછું હજુ તારે બે જ્ઞાની વાણી છે કોની જ્યાં ભગવાન પ્રગટ થયા છે હું ભગવાન નથી પણ ભગવાન પ્રગટ થયા છે હોવા ની વાત શું કહેશું ભગવાન તમે અમને બતાવી શકો ખરા ભગવાન તમે અમને બતાવી શકો ખરા એ ભગવાન આ વાકે જોવા છે આ વાકે દેખાતા ચમત્કાર દેખાય આવે ના આવે અમૂલ્ય ના લેવાય કારણ કે પાંચસો રૂપિયા બાર મહિને બે લાખ રૂપિયા ના પુસ્તકો વેચે છે લોકો ને વેચે તો હિન્દુસ્તાન નો કોઈ ભલિવાર આવે છે ને તો ભલિવાર કેમ કરીને આવે તને હમજ પડી ને અને અમારે તો આ ઘર નો કપડા પહેરવાનો એક પૈસો તો ચાર ડિગ્રી ઓછી છે એટલા પૂરતું જરાક છે જેને સમૂહ માં બધા જ્ઞાન બધા સમૂહ માં આપશો એમ જ્ઞાન બધા સમૂહ આપશો જ્ઞાન બધા ચારી હજાર કઈ પૂરું સુરવાના કે નહિ કેટલાક ચાર આઠ વા એમાંથી દહી હાજર દસેક હજાર માણસો એવા હોય કે જેને સારી રક્ષા કરે વિધિ કરે બધું તમારે કઈ પાછળ નહી તમારે તમારે દાદો હોય કમાવા જવાનું એ બધું તમારે ભગવાન સ્વામી છે સ્વામી દાદા ભગવાન તો ફૂલી પ્રગટ થયા પરંતુ પેલા તીર્થંકર એટલે શું આ દાદા ભગવાન તો હું જયારે મારી પૂર ચાર દશિયા પૂરી થશે ત્યાર પછી સંપૂર્ણ ભગવાન કેવાય છે ત્યાર પછી મોકલે જશે પણ પેલા તો મોરું પછી કર ભગવાન કરે અને તેથી મને સંકેત થયેલો શ્રીમંદર સ્વામી ક્યાં આગળ સુરત સુરત સુરત આગળ હાઈવે છે ને હાઈવે હાઈવે હાઈવે ઉપર એ તાપી આગળ હાઈવે સુરત થી આઠ માઇલ છે જેમાં એમાં જેને મદદ આપતી હોય તે આપે તે તમને લોસ કેટલા મળ્યા છે કાયમ ચિંતા બંધ થઈ ગયું હોય સુંદર આપે ને એ તો બીજા આપે તમે જે જ્ઞાન આપો છો કેટલા ટાઈમ માટે રહેશે આ તો ધ્યાન એ થાય ને એટલે સિક્કો એ જાય તો ચાર પ્રકાર નું ધ્યાન ભગવાન ને કયો ધ્યાન ચાર પ્રકાર નો કયો એક આર્થ ધ્યાન એક રૌદ્રધ્યાન એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન શું હવે ધ્યાન શું કે તારી હોનારી બંગડીઓ હોય ને તે ત્યાં મુખ્ય ઘડે નહિ તો મે તારું ધ્યાન બદલાઈ જાય ના બદલાઈ જાય હે કેવું ધ્યાન થાય મૂખમય પરિણામ થાય દુખમય થાય બધી વાત ધ્યાન હવે વખત આવે તો ગોદો માર્યા તું એટલે વારો આવ્યો છે એટલે રૌદે ધ્યાન કોક કોઈ કોઈક અપમાન કરે શું તારું નામ બઉ માણસો ગુસ્સો તારું મળું ફોટો પાડવા જેવું હોય ખરું કેમ બોલતી નથી બંગડી ખોઈ ગઈ ફોટો પાડવા જેવું હોય ધર્મ ધ્યાન વાળો હોય તેનું મોડું ફોટો પાડવા જેવું હોય ધર્મ ધ્યાન વાળો મારું તો ધર્મ ધ્યાન નહીં હા ધ્યાન દેખું ત્યાં જો આવતો હું ત્યાં દેવું તો કારણ કે ટેન્શન જે માણસ છે કોક ફેલો એક જ હોય તે વિધાઉટ ટેન્શન છે આ થવી વસ્તી શું કપટ છે એટલું જેટલું સીકરે રાતે બાર વાગે તું આયે આ બધું રાતે બે વાગે ગમે ત્યારે તું યાદ કરું ને તો એવું ને એવું જેને આ દુનિયામાં કોઈ ચીજ નથી આખી દુનિયાનું મોટી મોટી જાડી માળો પહેરાઈ જાય પછી મેં કેટલીક રવા દે દાદા શું કરું કયું પાછી પાછી આપી દે આ છે એટલો પરિગરો કાઢી લે તો મને મો નથી પણ ઉદયકરણ છે મને વધો નઈ પછી એટલે આ ઉદયકરણ અમારા સત્તા બચ્ચા ના હોય ચાલીસ ખ્યાલ નથી તમે હોય કે નહી ખબર નથી એમ ખ્યાલ નથી એમ પેલી વાર સમાગમ આવ્યા ને આપણા શું લાગે સત્તા હશે અમારે બહેરો જય પોતા પણ પોતા પણ એવું નઈ બેન આવશે દાદાની સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ થયો હે દાદા ની સાથે રૂબરૂ વાર્તાલાપ થયો પ્રત્યક્ષ હા હોય ને જોવાનું આ આ આ વાત મારી એક સાથે બે કલ્યાણ કઈ એમને બે જ ના ભલે જ્ઞાન એ તો મળવું એમ કેટલી પુણ્યાનું મંદિર પૂર્ણ હોય તારે પણ આ વાત પેહ છોકરો છોકરા એમને કોઈ બધી તારી મિલકત અમને દેહાસન બધી આપી દેશે આ તારા મા એ ઓછી આપી જોઈએ છોકરો છે થોડી બધી છે આ મિલકત તારું ભોગવવાની એવું છે ને કઈક તો જોઈએ અને બધું જે કમાશનલવાનું છે ઇન્ટરનેશનલ એટલે આ બાજુ કૃષ્ણ ભગવાન નું જબરદસ્ત ડેરાસર જોડે વચ્ચે ભક્ત શિવ દર્શાવી આ બાજુ કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાજી આ બાજુ શિવ મૂર્તિ છેલ્લા બે અને પેલા બે પછી પદ્માવતી દેવી જક્ષદેવ બધા બધા કૃષ્ણ ભગવાન થવાના છે ગવાન હવે તીર્થન કર થવાના છે કૃષ્ણ ભગવાન હવે ઉડું જુદા કરી છે એ કૃષ્ણ ભગવાન ભગવાને શું કર્યું મહાવીર ભગવાને એ જાણો છો તમે પાર્સનાથ ભગવાન મહાવીર ભગવાન નેમિનાથ ભગવાન નેમિનાથ કાકા નીકળ્યા થાય કૃષ્ણ ભગવાન પણ છતાં શું કેવાના માટે ઊંધું બોલી અરે ખોટું એ ગાલી કલે શંકર ગાલે સૌ જોડે એ તીર્થંકર થવા એ નહીં એમની માં મધર હું દેવકી અને બળદેવ પહેર્થંકર થવાના સૌ જોડે સારું નહીં સમુદ્ર બહુ સમજવા જેવું છે આટલું ટૂંકવું નથી આજ બળ ના તીર્થંકર મૂક્યા વર્તમા ભૂતકાળના તીર્થંકર મૂક્યા वर्तमान ना मुक्या तो भविष्य पद्मनाभ मुकाल मुकाजो पद्मनाभ पद्मनाभ पहला तो ये है, समझ એટલું એક એડ કરી દેવાનું આપડે મંદિર માં દાદા ભગવાન કામ કહી જાય આ બધી વાતો જરૂર નથી તારું કામ કાઢી જ કાલે જવાબ ના વાતો હોય તો કઈ કે ભાઈ હું તો જતો રહેવા પગાર કાઢ્યો કાપી દે શું કયું કામ કઈ લે ભાઈ ને કેટલા કલાક ની આ તો અમારા વાણિયા ભગવાન છે એમાં તપાસ ના કરવા એમ થાય કે વાણિયા કાકા હોય બહુ પાકા પાકા બહુ પણ તીર્થંકર ના થાય તારે મોખ ની ચિંતા થાય બીજી કઈ વાત કઈ નથી જોડી દીધું બધું જોયું મો નથી રહ્યો બંગડી પેરામ શું ઘડિયાળ પડ્યો નઈ લઈને રાખી મૂકી તારો રાપ ના પડતો બે <laughs> કલાક <laughs> <laughs> મળવા એ તો દુર્લભ દુર્લભ દુર્લભ આત્મા અને બાધા બુદ્ધિશાળી લોકો બુદ્ધિ છે કોઈ લાયક ના હોય રાખીએ હોય કામ કર્યા કરે તમે જે ભગવાન ને જોયા એને મારે જોવા છે આપે જે ભગવાન ને જોયા તે મારે જોવા છે એમાં બેન કરતા ભારે ક્યારે ઉદય આવશે એમાં જોવાનો માટે રહીતો કર્મ ના બંધાય એવું બધી ભાવના કઈ છે પાછો જન્મ નથી લેવો પાછો જન્મ નથી લેવા પાછો પાછો જન્મ નથી લેવો પાછો જન્મ નથી લેવો લેવા પડશે તમે કયો છો એક બે લેવા પડશે ક્યાં આગળ આપડે એમ કહ્યું કે એક બે અવતાર લેવા પડશે તો મનુષ્ય કે ક્યાં આગળ હમણાં પૂછપુછ નાખે બધું નપ ને લે યાદ નહિ રહેતું પછી નિરંતર જાગૃતિ આવે ત્યારે જાગૃતિ નામ કાઢવા માટે છોડી દીધું કશું નથી જોયતું નામ કાઢ બધું છોડી દીધું કશું નથી જોયતું છે ને હિસાબ છે બીજું કયું આપી કઈ હિસાબ છે બોલ ને સાચી વાત છે હજી કોઈ લેણિયા બાકી છે હજુ કોઈ લેણિયા બાકી છે એવું પૂછે છે આ બેસો છે દેખાય છો તાર બીજું કોઈ હજી હોય તો થાય ઘણા વધારે સારું જાય છે પૂરું કરી દે